તું બોલ હું સી રીતે કરું બ્રશ નું સી રીતે કરું એ બધું સરકાર તને મારે ઘણું ઊંઘવું હતું પણ ઊંઘાતું જ નહીં ઘડિયાળ બધું ઠેપન હા તેની મેં તારો છો પુરસાદ થઈ રહ્યો છે જો તું તપાસ કરો કે ગાર ભરી ક્રોધ માન ના લો કરે તારે પૂછ્યા કોઈ જગ્યાએ ક્રોધ કરું છું અને માન કરું છું નહી સાઈન છોકરા માં રાખે છે માન કેવાય આ મટાવે મારું અને આ વર્ણન અહંકાર માન દે વસ્તુ જુદી છે અહંકાર તો તું સુનીલ છું એ તારી ભ્રાંતિ છે એ અહંકાર છે બાકી આ માન તો આનો માલિક થયો એ માન દિસિઝ માં શું થઈ જાય માયા લોભા લોરે નઈ લોક કે છે એવું કાળચક્ર એવું ચાલે જ છે કે સાધુ સંતો ને ભાન નહીં રહી સમજાય બધું સમજાય બધું આ વિજ્ઞાન છે આ શું છે અને વિજ્ઞાન અવિરોધાભાસ હોય કેવું હોય કોઈ પુસ્તક એવું નથી અવિરોધાભાસ મનુષ્ય ભુવન નથી વિરોધાભાસને કેવું તે ભુવન નથી લોકોને પૂછવા જાય દાદા ને કોઈ વોટિંગ જ ના આવે બે ભાઈ મનુષ્ય છે ને દાદા કોઈ વોટિંગ જ ના આવે એ આપે બરોબર નહીં એટલે બધું પૂછી લે આ વર્લ્જી છે ભગવાન પણ આવી હવે લાગે છે ને ક્યારે બનાવી તી કઈ કઈ સર ભગવાન બનાવી નથી ને હાલ ભગવાન બનાવી એમ કઉ પછી અમારે પૂછવું પડે ક્યારે બનાવી પછી ભગવાન બનાવી પડે ને અનાદી અનંત નિજ નામ પીવડરી આ બધા બાવા એને ભગવાન એ બનાવી ભગવાન એ બનાવી બધાય શું ને બધી હમે જ પસંદ લો આમ સમજાય જો કે ભગવાન બરાઈ નથી આ એક્ઝિસ્ટ એઝ હેપ્પન આ કે એનો અસ્તિત્વ અસૂજ એમ કે હા એવરલાસ્ટિંગમાં બનાવવાનું કેવું છે એવરલાસ્ટિંગ હોય અને આ દુનિયા આ દુનિયા ક્યારે બનેલી છે એવરલાસ્ટિંગ ચીજો ની જ બનેલી એટલે સનાતન વર્ષ સુધી બનેલી છે દુનિયા કેવી રીતે એટલે આત્મા સનાતન છે કોઈ બોલતા કે નહીં બોલતા દૂધ ની વાત પ્રેમ દૂધ નથી પણ તમે પૂછો એટલે ભાઈ પૂછે છે પુરુષાર્થ એટલે સ્વરૂપ છે પુરુષાર્થ એ પુરુષાર્થ પોતે પોતાના સ્વભાવ માં પાણી પાણી નીચે વહે પણ બે ફૂટ ઊંચા ચડાવું હોય તો એનો પ્રારંભ છે બીજી કેટલી ચીજો ની જરૂર પડે વિભાવ ગયો એ પ્રયાસ છોકરા બાપ થાય મન મા આજ પૂછા થયા દુખા કે પેપર હાથ ધરા પુરુષાર્થ ની દરેક વસ્તુ પોતાના સ્વભાવ માં રહે તે પુરુષાર્થ છે પોતાના સ્વભાવ બહુ સુંદર વ્યાખ્યા નીકળી બહુ સુંદર વ્યાખ્યા નીકળી ગયા આ વ્યાખ્યા વ્યાખ્યા પુરસાફ બાબત ખુબ સુંદર નીકળી આજે બધું સુંદર છે આ સુંદર સુંદર પ્રકૃતિ પ્રકૃતિ સ્વભાવ મળે પણ સ્વભાવ મળે એ પુરસ્પ શું પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવ પણ સ્વભાવ મળે એ પુરસાફ બઉ ઝીણી વાત છે બઉ ઝીણી વાત છે માં ત્યાં ભેજું નથી સમજી શકે મોટા મોટા સાયન્ટિસ્ટ નું નથી આ સમજવાનું માટે સમજી લેજે આવી જગ્યા નહી મળે જે પણ કઈપન ઇટ હેપન્સ થાય છે એ પુરુષાર્થ છે અને રિએક્શન થાય જે કઈ ઇટ હેપન્સ છે તે પ્રારભ અને એના માટે તમને કઈ રિએક્શન અંદર થાય એ પુરુષાર્થ છે તુસરે કો મારિયા રિએક્શન કરો નહીં કરના પૂછા દાદા જજમેન્ટ એ પૂછા reaction તું જો જુ માં તો બોલ ના તો તમારી સાથે ગભરાવ નહી તું સિદ્ધાર્થા એ તો સિદ્ધાર્થા નહીં નહીં મિલા તો એસા કરનાતિ ફાયદા આપણે કો બમ ફેકે આપણી પે આપણે જંગે જ્યાદા આપણે બંધ કેમતા રખના જોતા હે તુ પ્રારતય હો જો તુ જોતા એ તુમારા હૈ તુમકુતા હાઈ તુમ્હારા ઓતા દૂસરે કા હાઈ તો ફિર તુમો મત દોર બોલો ઠીક હુ આજે હમરે શાંતિ આપી હોય ક્યાં બોલ તમારા કોન્ટેક્ટું લગભગ બે વસ્તી આવ્યો છું નથી એટલે બધા એ મિડલ સ્ટેશન છે ભાઈ કે છે હું મળ્યો છું એ પેલા પણ હું ઘણા ને મળ્યો હતો ને ઘણા મને કોઈ કયું ગાયત્રી ની માળા કર કોઈ કે ફલાણા ની માળા કર કોઈ આર માળા કર તો દરેક વારે જુદી જુદા ભગવાનો ની માળા કરવાનું કેતા અને હું બધા ની કરતો અને હજુ કરું છું આપડા મળ્યા પછી દાદા ભગવાન પર પણ માળા કરું છું હવે કોઈ વખત ટાઈમ મળે ને તો બધા ની ના થાય બે ત્રણ ભગવાન રહી જાય તો મન માં બહુ દુઃખ થાય કે આમની રહી જાય છે મારાથી બે ત્રણ ની રહી જાય કોઈક વખત ટાઈમ ના હોય તો બે ત્રણ ભગવાન રહી જાય જુદો છે દાદા જુદો છે પૈસો નથી હજી અત્યાર સુધી માં જે જે મળેલા તે બધા કરે છે બે વર્ષ થયા તમે મળ્યા તમારી પણ કરે છે આજે પણ કરે જ છે પણ કોઈક વાર અમુક માણસો મળે એટલે એ ભાઈ એમ કેવા માંગે છે કે છેલ્લી કોની કરવાની એક જ કરવાની હોય કે જેથી બીજા ને કરવાની હોય એમ આ દાદા મળ્યા પછી કદું કરાર રૂમ ના ભાઈ ખોરલા ભાઈ આ પેલી બધી ચીજો અનેગા થાય આપણને તો ત્યાં જ્યાં કરવા જરૂર નહિ હતી છૂટ ગયાડી કેવું ના થાય કે આગલા જે આપણે કોન્ટેક્ટ કરી રહ્યા હોય બરોબર એવું ના થાય કે આપડે સ્વયે કે એમની થાય કે આ સ્પર્શી છે આગલા જે મહિલા તેને છોડી દે તો તેમને એમની થાય કે આ સ્પર્શી છે ના ચાર જગ્યા ચાર્જ જ છે તે પગ દાદા ના પગથિયા એવું બોલતા હશે કેવી રીતે ચડે એવી રીતે ચડે આપડે એવી રીતે જગત નો નિયમ છે મને પોતા દિલ ને એમ થાય કે હું સ્વાથી મે દાદાને છોડીને બીજા ભગવાન દાદા મળ્યા પછી જો બીજા મળે તો એમ જાણું કે આપણને કઈ ભૂલ થઈ રહી છે તકલીફ રખને ચિંતા બંધ હો ગયા અભી દુસરા દેખા ફાયદા નહીં પાસે આયેગા તો બુદ્ધિ બુ ને ગુજારી દેગા દરરોજ અંબામા ની આથી કરીએ અમે બરોબર છે સ્વામી ની કરીએ દાદાજી ની કરીએ તો આમ ચાલુ રાખવી અને રાજચંદ્ર ભગવાન ને આપી પણ હું દરરોજ કરવું જીવ સારું નાખું જીવ સારું નાખું જીવતો નહી જીવતો હોય તો બુિ આપણનેલાસ કરે સમજવ બરો કેપેસીટી નથી એ તમને કોઈ ના ખાલી દે બરોબર બરોબર એટલે માતાજી ભા ને આપડે દર્શન કરવા નહીં બધું આપડે રાત ભગવાન કહ્યું ને જે પુસ્તક બધું અહીં તારે થઇ ગયું એટલે તું તારે પૂછાવું કે આ પુસ્તક થઈ ગયું કે નહીં તેવું તને હંસને કહ્યું છે નઈ કરવા માટે કહી છે અને એમને પુરુષ કોને કહેવાય જેને આત્મા નો ઉપયોગ છે નિરંતર બીજું નથી એવા જ્ઞાની સાધુઓને ગુરુઓ નું હોય શું કયું ત્યાગ કદી આપડે એમ ના થકી આ પ્રગતિ દાદા હરિહરી તો પછી દાદા એક બીજો એક સવાલ છે મારે આપણી પાસે બાર ભગવાન બાર ખોટા હોય આપણે કોઈ જગ્યા છો ભાઈ આપણી પાસે બાર ભગવાન ના બાર ફોટા હોય હવે મંદિર બીજી કોઈ જગ્યા એ મૂળ છીએ તો છ ફોટાની જગ્યા છે તો બીજા છ ફોટા શું કરવું એમ જરૂર નથી આ બધા ફોટા હોવાની સમજ ને કોઈ મિત્ર મિત્ર હોય તો એને આપવા ફોટાની જરૂર હોય તો આપવા સમજે આ ફોટા તો મુસલમાન ના વેચેલા છે સમજ અને મુસલમાનો છોકરા ઉપર બેસતા અને બગાડેલા હશે અને રૂપિયા રૂપિયા લેજેલા છે એટલે પાંચ દસ દસ હેઠ માં વેચેલા કઈ વેલ્યુ નથી આપડે માનીએ તો વેલ્યુ માનવી નથી સમજ ને એટલે એમ ગભરાવું નથી કઈ કામ કરે નેલ્પ કરે ને આપી દે બારી ના મેળવા એવું નાખ્યું નાખવા પૂછે છે તું પાડું દેવું થકી અમે બધા છીએ કેવી રીતે સમજાવો એમ પણ દે સુકાઈ કરી પાડે છે ને અમાર કયુ દે બાબા એને માટે એની વાતેલું જે તે બહુ વાતેલું નહી તો તો ડાયરેક્ટ આને દાદા એને દઈએ વાત એ આ હા હા છોકરાને જવા જો નવરાત્રી તર તો ચિંતા કરું છું ને પ્રશ્ન કરો જીવ સિંધો કર્યો કૃષ્ણ ને કરવું કર્યો નહીં ભેગા થાય છે જયારે એવું કહ્યું તું દાદા એ દિવસે અમે કૃષ્ણ જોવા છે ત્યારે તમે કોઈ જાડું જોઈએ જાતે આવે અને ઓ ને ત્યાં સુ કરવાનું આપડે દાખલો રણછોજી છે એક કૃષ્ણ કરાય ને શું કે છું દાદા પૂછે છે તમને કેસ થાય છે એક કે એક માણસ દર્શન કરે રણછ જાતે આવ્યા એમ કે હવું લોકો હવે કમિટી વાળા મેમ્બરો પ્રેસિડેન્ટો ગુંડારીઓ બધા દર્શન અને આખું ગામ દર્શન કરે લલિતા બેન પૂછે છે કે દુનિયા માં પરમાનન્ટ વસ્તુઓ કઈ છે જગત માં પરમાનન્ટ વસ્તુઓ કઈ છે કઈ જાણવી છે એમનું આપે હમણાં કહ્યું ને કે આ જગત છે તો કાયમ નું છે સનાતન છે પરમાણુ હે અણુ ટ કોઈ બનાવે વાંટ કોઈ બનાવે તો સમજમાં નહીં આ ક્યા ખાતા હૈ ખ્યાલ નહીં ગુડકી ચાય નહી ઉધર કાસે જાન તો પછી બધું દેખાય છે એ આ જગત બધું દેખાય છે પરિવર્તન હો રહ્યા પરમાનન્ટ વસ્તુ હે તે નિરંતર પરિવર્તન હો રહ્યા હે ऐसा ऐसा परिवर्तन हो रहा है इससे इससे सबका फेजिज होता है वोजीज सब विराशी है वो रात फेजी देख सकता है इंद्रियों से इंद्रियों से फेजीज देख सकता है जैसे बुद्धि से भी फेजी देख सकता है और सच्ची वस्तु बुद्धि से इंद्रियो से देख सकता है न બીજી બધી વસ્તુ હોય પણ એ બોલને લગતા હૈકો લોકો સમજે બતા બહુ હે ને પરમાનેન્ટ પરમાનેન્ટેલા ચા પીલા હૈ ખર્ચા કરતા હ નુકસાન અરેક તો સબ બતા નહી બતા બોલતા નહીં લલિતા કો બતના લલિતા કો બતના ભગવાન કૃષ્ણ કોઈને નથી મારી છે જે ભાઈ પૂછે છે કે ગીતા માં કૃષ્ણ ભગવાને જે કર્તવ્ય વિશે કહ્યું ગીતા કૃષ્ણ ભગવાને કર્તવ્ય ધર્મ ઉપર કહ્યું તો એ વિશે કઈ પ્રકાશ પાડો આપેલો છે ને એમાં પ્રકાશ આપે શું કહ્યું છે જે સમજણ આપડે કઈ વાત છે બધી લલિતા બેન પૂછે છે કે તીર્થ માં જવાનું મહત્વ ખરું દર્શન કરવા જવાનું મહત્વ ખરું નઈ તીર્થો મહત્વ ક્યાં હૈના પૈસા કાભ કમી હોયગા લોભ કી ગ્રંથિ ટૂટ હજાર કમી હોય તો લોકથિયે લો નિકાલને લીધે તીર્થ બતા હૈ કમી હોતના તીર્થ ભૂમિ હૈ સબ જગો સાઇકલ નહીં તમકોટ હેલી ક્યાં કરે આપડે બાલાજી ને શા ને કઈ ખબર અને શિવ વાળા હોય ત્યારે આ શિવ આગળ જાતે જ પૂછે છે બાલાજી બે વખત જઈએ એવાનું મહત્વ જઈએ આપડે મહત્વ મળ્યા પ્રગટ મળે શું ગયું એ પ્રગટ પુરુષો સજીવન મૂર્તિ હોય છે મહાવીર કૃષ્ણ ગુરુ મળવા જયારે પડી ગઈ પછી જયારે હમજ પછી બહાર દરધામ કરે ને પછી સમજદ પારી આવે ત્યારે પછી હવે એટલે બાલાજી જવાનો આ એ આવી ગયો બાલા બા એ રેડ ફોન આખો આકાંઠા પર લે કે પેલા બધા એ બરા પગેરામાં સુકે ગયા આ છે જે પ્રગટ છે એટલે પેલા કાગળોની ચોપડી આપજો મને ભાઈને માટે દાદા તમે કહો છો કે દાદા કેસે કેવી જવાનું તો ખાલી તો બધું એનો વિકાસ ન મળ્યા પર સહેજ કામ લાગી છે કાગળ મળી ગયા છે એને માટે ચાલે રાખજે ના તો મારું કેવું એમ છે કાગળ લખે એને કાગળ લખેલા પંદર તીર્થ માટે તમે આવું કહ્યું તો પછી દાદા જે એમના નામ નું મંદિર બંધાવે છે એનું શું જરૂર છે બધા જે મને ઓછા ઓળખવાના આ તો ઓળખાયું કારણ કે એને મૂર્તિ માં પ્રતિષ્ઠા કર્યા પછી મૂર્તિ બોલશે એ લોકો જોડે શું કરે અમે ગયા હતા જયપુર માં રામ લક્ષ્મણ ની તારીટ ની જાત્ર ની પાંચ થી ચાલી માસ એમ બેઠા મંદિર માં દર્શન કરવા ગયા દર્શન કરવા ગયા એટલે હું મૂર્તિ નું જોયું તો મને એમ લાગ્યું કે કેવી સરસ મૂર્તિ છે ઘરેલી કેટલી સરસ છે પણ કઈ પ્રતિષ્ઠા વિચાર જ નહીં માણસ ને ભવન કઈ લાવે પ્રતિષ્ઠા તો મૂર્તિ બોલતી થાય હોય પછી પુરુષ ભગવાન સિવાય કોઈ કરી શકે નહીં એટલે પછી અમે પ્રતિષ્ઠા કરી ને આ બધા દર્શન કરતા હતા બેઠા બેઠા બેઠા પ્રતિષ્ઠા કરી એટલે થોડી વાર પછી પૂજારી છે ને રડતો રડતો આવ્યો મારી પાસે પૂજારી રડો છો કોઈ દાડે ભગવાન હસ્યા નથી આ તમે આ શું કર્યું એ ભગવાન હસ્યા જાતે નથી કરી ચાલો કરતા અને પ્રતિષ્ઠા ના થઈ ગયો એ મૂર્તિ ને કામ એ ના આપે હેલ્ધું અને પ્રતિષ્ઠા ચા પીનારા શું કરે લાડવા ચા પીનાર લાડ જશે નઈ ને આવશે ને એ લાભ નઈ જાય સમજણ હોય સમજણ હોય દેવતા માં આપડે દેવા તન ફળા સમજે જો સમજણ હોત તો પામજણ હોય કઈ પ્રશ્ન છે એવું પણ તને અમજન કે ભાઈ તમે મહત્વ ને બાપુ મંજુ બેન કે દાદા તરસાણી માં જન્મેલા એટલે ત્યાં મંદિર થશે ને એમ કેટલા નથી હા લેતું છે દાદા એ તો મહા બાળક કે એવું જ દાદા જન્મ્યા ત્યાં નું મહત્વ કેમ ખુબ બનારસ બનારસ છે ને તેનું મહત્વ ભૂમિ નું કેમ ખુબ અને બીજું દાદા સાંભળો કે સર્વાઈવ કેવી રીતે થયો એમ હિન્દુઝમ સર્વાઈવ કેવી રીતે થયો સર્વાઈવ રહ્યો કેવી રીતે આટલા બધા હુમલાઓ થયા દરેક ધર્મ ધર્મ કરતી વાત ધાને શક્તિ નહીં ક્યાં કરેગા સમજ નેચર સબ ધર્મ કો મુસ્લિમ ધર્મ કો સબ ધર્મ કો નેચર રક્ષા કરતી હૈ સબકે લી કરે તાકાત નહીં સંદા શક્તિ નહી ક્યાં કરેગા નેચર કી શક્તિ નેચરલ નેચર નેચરલ ગીર બનસ નું મહત્વ કેમ ખૂબ બનારસ કા મહત્વ ક્યાં થાય ઉધર ઉધર સબ એજુકેશન અધ્યાત્મ એજુકેશન બહુ ભારે થાય પંડિત બહુ રહેતા પહેલા બનારસમાં ક્યાં હોય ટ્વંતિટ હંડ્રેડ ટ્વંતિટ હન્ડ્રેડ હો પારસના હો ગયા બનાસ કા બન રાજા પારસના અઠાઈ દ ગંગાજ મહત્વ શું દાદા ધાર્મિક મહત્વ કોઈ નહીં સાયન્ટિફિક મહત્વ સાઇન્ટિફિક મહત્વ હૈ દાદા એ સમજાઓ સાઇન્ટિફિક મહત્વ ઓ પાણી એસમ જન્મ નહીં હોતા લે સાયન્ટિફિક મહત્વ કે લે હૈ તો આદમી જો મર જતા ને તો અંદર ધર્મ પોને કાબંધ હોતા હૈ દુસરા કોઈ અધ્યાત્મ નહીં હૈ અભી ચલા ફિફ્ટી ઇયર્સ થી પહેલા બહુ ક્લિયર વોટર સમજ્યા નેટર ડાળા નહી થોડા ઘણા તો રહેતા પાણી હરકત નહીં તો દાદાિંગ આપણ કરેલી શંકર ભગવાન ગંગા ધારણ કરેલી બાકી શંકર નહીં ધારણ ક્યાં સૌ ગલ બાદસ્તાન મેલત બાતો ગુ ક્યા રૂપક દીયા શંકર કે પૂજા કરે ઓર કરેપકર્શ નું કેવું છે કે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ માં જે ત્રિમૂર્તિ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ આવે નહી ગલત બાત છે સર સમજ નહી